મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ ના વૈશાખ સુધી ચોર્યાસી લોરમું વચન પ્રથમ શરૂ સ્વામી નારાયણ આય નમો નરે કૃષ્ણાય રાત્રિ ને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી લોહા મધ્ય સુરા ભક્ત ના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેટો મસ્તકે બીજે ધોળે ફેટે હતી પોતાના મુ આગળ દેશ દેશના હરિભક્તની તથા પરમહંસ ની સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલા છે આ જીવ છે પણ દેવતા ઇન્દ્રિયો પૃથકતા નથી જયારે નિત્યાનંદ સ્વામી એ આશંકા કરી છે હે મહારાજ ત્યારે એમ કહેવાય છે સામાન્ય જેમ સૂર્ય છે તે સર્વ પદાર્થમાં વ્યાપી રહ્યો છે પણ આગળ જેવું પદાર્થ છે કાચની ભૂમિ હોય સૂર્ય ના પ્રકાશ માં ન્યૂન અધિક પણ જણાય છે તેમ એ જીવ ઇન્દ્રિયો અંતરણ ગોલક એ સર્વે ગોલક એ સર્વે સમાનપણે રહ્યો છે પણ ઇન્દ્રિયો સ્વચ્છપણ છે તો ત્યાં જીવ નો અધિક પ્રકાશ જણાય છે અને બીજા ઇન્દ્રિયો ન્યૂન જણાય છે પણ જીવ તો સર્વ દેહ સમાનપણે રહ્યો છે જયારે બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે એનો એ તો એમ છે તેનેત્ર દ્વારા એ જીવ દર્શન થાય છે જેમ જેને અક્ષી વિદ્યા છે એમનો મંચ જીવ નું દર્શન થાય છે અને તેને વિશે ભગવાન તેને વિશે ભગવાન ની ને પણ દેખે છે તેમ જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયો તેઓ આત્મા ને છે જેમ કાચનું પૂતળું મનુષ્ય જેવો ભૂંગળી અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે પણ સમગ્ર નથી દેખાતું તેમ એ જીવ સ્વરૂપ જેને જેવું દીધું તે તેવું કહે છે आकाशी दि पायमो दिमा बीजा चार भूत नहीं आता જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે અને ભેદ દ્રષ્ટિ વાળા ને જેવો છે તેવો નથી જણાતો જેમ કોઈ કે ગાય નું પૂછડું મુખ દીઠું કોઈ કે ખુર દીઠો આત્માના પ્રકાશ નું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંત થયું તેટલો તે આત્મદર્શી કહેવાય પણ સમ્યક આત્મ દર્શન એને કહેવાય નહીં અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષ પણ કહીએ છીએ નિત્યાનંદ સ્વામી પૂછ્યો છે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન તો ઇન્દ્રિયો દેવતા અંત અને જીવ તમારે સમીપે હું રહ્યો છું જેમ પંચ મહાભૂત બ્રહ્માંડ ને વિશે રહ્યા છે અને તેના તેલ સર્વના દેહ રહ્યા છે જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડ વિશે રહ્યા છે તેમ રહ્યો રહ્યા છે મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો પણ રહ્યો તો મૂર્તિમાન છું ત્યારે વળી નિત્યાનંદ સ્વામી એ પૂછ્યું છે હે મહારાજ ભગવાન ઇન્દ્રિય પુરુષ અક્ષર અને પુરુષોત્તમ એ સર્વે નું તેજ પ્રકાશ સજાતી માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહીં અને ભેદ તો અતિશય છે દેખવા વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે જેવી રીતે એ સર્વે ને મૃતક પણ દેખે છે ને એમના પ્રકાશ ને પણ વિલક્ષણ પણ દેખે છે પણ બીદો તો કોઈ પૃથક દેખવા સનાતન છે એ શ્રી કૃષ્ણ પરમાત્મા નું જ વર્ણન કરે છે એ ત્રણ શાસ્ત્ર મત તમને અમે પૃથક પણ કરીને કહીએ સાંભળો તેમાં જે સાંખ્ય વાળા છે જીવ વિના હોય નહિ માટે તત્વેરો તદાત્મક તેને તત્વરૂપ જ કહે છે પણ તત્વથી પૃથક નથી કહેતા અને જેમ જીવને ચોવીસ તત્વરૂપ માને છે સાંખ્ય નો મત છે પણ એમ ના સમજવું છે જીવ નથી વાળે સત સંપત્તિ શ્રવણ મનન નીતિ સાધન કયા છે તે જીવને જ કરવાના છે धर्म च उभे सत्या नृत्य त्यज उभे सत्या नृत्य त्यक्त त्यज ब्रह्म रूप रहूप निम ना त्याग करव कहीं श्लोक नाथ है चौबीस तत्वी भाव कर बे छीस मे राष्ट्र जवा दे नहीं मारी ने ने भीजे ने जे ने क्या रूप मानी निर्भय रहे तो डरते रहे જેમ કોઈ પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર અને તે પુરુષ ને જેવો અને તે પુરુષ જેવો ભય પામે તેમ યોગ વાળો બી ને ભગવાન ને વૃત્તિઓને રાખે છે તે યોગ મત છે અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે બીજા કોઈ ને દેખે નહી રીતે વેદાંત નો મત છે લોક પેલું તો પોતે પોતાને ઓળખ આ જગત માં જેવું પ્રાણી માત્ર આટલા બધા આટા મારે ડાયો હશે એ ઘરની ઓળખાણ થઈ જાય આની કોઈ ઓળખાણ કરતું નથી આપણે ભરી ત્યાં જાય છે કઈ કઈક ઓળખાણ થઈ હોય તો ઘરે પૂછ્યો કે ઘર કેવું છે એનું વર્ણ નઈ આવી ગયું ચાલનારા ની વાતે આવી જાય હવે આપણે સમજે એને ખબર પડે કોઈ એનો કઈ નથી કારણ કે ક્યાં સાંભળતા હોય દરવાજા બાદ કોણ સાંભળાવે છે અને આજે નહી તો જેના ઘરની અમૃત છે બીજાની વાત ક્યાં કરવી અને એવા રમકડા છોકરા ને આપી દીધા રમકડામાં રમે આ વચના અમૃત ઊંડાણ થી કોણ વા વાંચે કાં તો કેટલાક સંતોષ મારે આપડે ના પાડી જોર પડે એડ બન્યું નથી કોઈ પણ આજે આ દેશ કાળ એવો વિચાર કરતા ફલા સમ જામનગર માં ખબર છે હું કથા વાંધતો સ્વામીઓ સ્વામીને સાંભળવાની બઉિ આપણે બરાબર બેઠા હોય હરિભક્તો બસ ત્યાં જ બેઠા કથા એ ક્યાં બેઠા હોય દંડો હોય સ્વામી જરા કરવા ગયા પરો સ્વામી પણ હવે અરે ભાઈ હવા આવેલ છે પણ પછી હવા ઉડી જાય એમાં અમારું જીવ પ્રાણી મા હું મારા કેવાનો અધિકાર છે એટલે કયા આ નવા આન છે એ તો બિચારા હાવ છેતરાય છે એના તે અધિકારમાં આવતરાય છે આપડા જે વજિયા છે શીખવાડે નહીં પેલો અને ઈ પાછા એવા રૂપ થઈ ગયા હા કે આ નવા બે મુંડા આખા સત્સંગમાં તમે ફરી આવો આમાં કેટલાય દુઃખ લાગે શું સમજી કોઈ હરિભક્તો ક્યાંય કાંઈ વિચાર કરતો નથી અને અમે એને શીખવાડતા નથી હવે તો આવડે શીખવાડે જ્યાં એને જ એ તો કા મહંત કહેવાય ને કોઠારી બસ એટલે કોઠાઈ ગયા એટલે મોટા સત્પુરુષ થઈ ગયા શું મહંત કહેવાના એટલે મોટા સત્પુરુષ થઈ ગયા આને તમે પૂવો ક્યા મોક્ષ માર્ગ માં છે મહંતો તમને ટેકો દે કાંઈ નઈ લો આખો સત્સંગ અભિજ્ઞાન માં આ બિચારા ફાંફા પાણી માં ડૂબતો માણસ તલાવ હોય નદી હોય પણ ડુંગવા મંડે એટલે ઓલા મારે આજે બધા મને સત્સંગી છીએ સાધુ છે ભાઈ સાધુ શું સત્સંગી શું કેવાય અને એમાં મંદિર નો હોય કે કોઠારી જવાતો એ તો આ બધા તમને બધા એનો મહિમા મહાન સ્વામી ગ્યાસ કોઠારી સ્વામી ગ્યા એટલે તમારું કલ્યાણ થઈ પણ એને પૂછો નહીં આ વચનામ ધૂં જવાય અને મંદને ગોઠવીને આ જગત આ ધૂળ જ્યાં મેં બીજા ઉબતમાં રિમા જ કરે આ ચાળી વર્ષથી આ દ્રષ્ટિ આખી આમાં કોઈ ભગવાન ઓળખાવે એવો છે ઓ હો કરી મોટું કામ હું મારા ઘરમાં ગૌ છો ને કે ગમે એટલો હું ખટકો રાખું આ યુગ ધર્મ મેળવવાજે પણ એ જીવ જ એવા થઈ ગયા છે એને માયા ના ભાવ પડવું ગમતું જ નથી ઇન્દ્રિયો અંધક ના નોખું પડવું ગમતું જ નથી ઈ આરનારું થાય આત્મા રૂપ નો થાય એ પરમાત્માને પામે અને આશીર્વાદ બીજે થઈ ગયું તમારું કલ્યાણ હોય બિચારાને આશીર્વાદ ની ક્યાં ખબર છે બોલવાનો શબ્દ છે વિસ્કુળ આ બધું લગાના આશીર્વાદ એ વંજ્યાના આશીર્વાદ વાંદી ના કેમ ભાઈ માલિકા પ્રાપ્તિ કરાવે અમને અમારા ઘર તરીકે કહું ત્યાં નાની ઉમર વાળા ત્યારે ત્યારે મને એકલા ને ભયુ આ જિંદગી ગુમાવે છે જોકે મંદિર વગર કલાક ગણા હારા પણ આટલેથી ઘટી જાય એટલે થી પતી જાહે કઈ તમે સમજાવો મને મને પૂછવા આવ્યો ક્યારે મને તો દુખ જ થાય કે મારા આ વાસણમાં આ માલ પીર્યો છે એમાં હાથ નાખી દુઃખો એ તો હાથમાં આવે પણ જો વાસણ માં કઈ નથી એમાં હાથ રાખો તો એમાંથી હું હાથ નથી ગુમાવે કામ કરો છો મને નો લાવો ત્યાં શરૂ કર્યું વિચાર કરતો હતો વાંચી જવા દો કારણ કે વજલું કે બી હું સમજાવું સમજે કોણ કોઈને આ બાબતનો અભ્યાસ કરવો જ નથી આવો જાઓ ખાવ પીઓ અને આવડા જાડા લુગડા કરે એટલે તમે હારા સાધુ અને આવડા ધારી સેવા કરે એટલે હારો વાળું વગત પીએ આ લક્ષણ તો એટલા માટે બીજા કાને અને પાછા અમે ભાગલા પડ્યા તમે અમારા જે વિશ્વ વ્યાપી ભગવાન જવું એમાં ભાગલા પાડે સાદી ભાગલા આ ભરવાડું છે આંગ વાર દો એ વિશ્વ વસ્તુ ક્યાં છે સ્વામિનારાયણ એટલા હતું ઓછો ધામ માં જ્યાં જો કરી રાખજો નેટા ભૂરી રાખજો સ્વામિનારાયણ એટલા હતું આવ્યા છે એમને આ સંપ્રદાય નો સિદ્ધાંત ભગવાન નો કોઈ સંબંધ નું નહીં હોય કઈ અને એને જોવાનું નહીં આખેડુ લોકો છે બધારે બિયારણ લેવા જાય બિયારણ થશે પણ એમાં જ રાક નાકું ફરેલું બેઠે ને રૂપાણ હોય કઈ ન હોય નાકા તૂટલા કઈ જોતો જ નથી ભોળી દે થોડી જોતો નથી એને જતા રહી પછી આને રવડે તમને ચડાવી દીધા આ મંદિર બાંધો ને આ મંદિરમાં દિવાલો ફરતા તમારી પાસે પાંચ હજાર રૂપિયા એટલે મોટો કહેવાય તમારી પ્રશ્ન પાંચ ઘોડા દસ ઘોડા એ બસ મોટેરાય કહેવાય મતલબ પણ હવે આ તમે તો પામ પછી બેઠા છુ હું તો આમ તો બોલું એટલું કઈ ચડે પણ ભાઈ જશે રાજારી મહારાજ બધા આખું ગામ ગાંધું આખું ગામ ગાંધું આત્મા થઈ ગયું ને બધું પસંદગી કરતા બદલા કરે પણ હવે આવું ધામ માં જવાની રીતિ મારે કઈ વર્તન નહી જોયું આત્મા રૂપ થવાનું જ નહીં ભાગવત જાગે દિવે દિવાળી અને મોટે ભર હોળી દિવાળી આમાં કલ્યાણના માર્ગ માં આવી પીએ છીએ જોશીભાઈ આ વચ્ચે પેલાથી હાથ ધુષ તો નહી બઉ ઊંડાણ છે પણ આને સમજે સમજવા તૈયારી જ કરતો નથી આપણે મઢે થી નીકળે એટલે જે કઈક થોડું કઈક આપણે મજામાંથી નીકળતા હા એ તો હજી વાત છે એમાં ખોટું નહીં આખા સત્સંગમાં જે છે આને કોઈ યાદન કરતું નથી સેવા કરો તમારું કરી પછી કઈ આત્મા રૂપ થઈ પડે એમને ઇન્દ્રિયોના ભાવ ઓછા કરવાના અંધા કરી તમને પ્રજ્ઞું આપી દે ત્યાં રાજા જ મોક્ષ માર્ગમાં કાંઈ વર્તન ની આ તો દાદા દીધા દિવાળી એમ રાજા ભેગા થાય હો હો કરે મોટો ઉત્સવ થઈ ગયો ભગવાન શ્રીજી મહારાજે અક્ષર નામ માંથી એને પધારી અને ઠેઠ અમારા બાબરીયા જેવા જળ પ્રદેશો અભણ માણસ એમાં વચાણ ચાલી લીધા અને એવડા સાધુ સાધી અભણ હતા અને છતાં એ ભગવાન વિચારો હજી કાળ્યા છે માળ માંડ કરતાનું છે અને એવડ ભાષણ કરવા ઉભો થાય ગયો હવે આ મોક્ષ માર્ગ આ તો એક નવી જ અમારા પાડો માં કુતરા બહુ છે આ વચાણ તો કરે ભાઈ નાની વસ્તુ છે એ મગજમાં નો આવે તો આ તો કરે જ જો ના સાધુ કેતા પથ્થર પુગડું ભૂલી જાય માળા ભૂલી જાય તો સાધુ નો કહેવાય ભૂલી જાય તો એ માની જાય બરાબર હલો મારી ફરજ ને બતાવી વાંધો મારી બે જોલ્યા છે આ જીવ છે તે અધ્યાત્મા અધિભુત અને અધિદેવપણે કરીને સર્વ દેવ અધિદેવ પણ કરીને સર્વદેહ માં અધિભૂત અધિભૂત અધ્યાત્મા ઇન્દ્રિયો અંતે છે અધ્યાત્મા અધિભૂત માં આ ભૂતકો પંચભૂત અને અધિદયવ દેવતાઓ ઇન્દ્રિયો આઠ ના દેવતા સૂર્ય છે કાન દેવતા દીકપા એમ ઈ રૂપે કરીને પણ આ એનો વ્યવહાર વિષયો ભોગવે એટલે શું એ રૂપે કરે એટલે એ સહાય એ બધા સાધના છે અને વિષય છે સાધનો દ્વારા ભોગવે છે કૃપા ન કરે એવો તો જાય તો હવે એની વાત ક્યાં સાપડ્યા જવાબ આમાં કે અધ્યાત્મ અભિભૂત ને અધિદય એમ કેવું જાય આ બધા બહુ છે તમને ભાઈ કોણ બુદ્ધિશાળી માણસો બુદ્ધિશાળી છે ને જો બોલો બોલો એટલે બોલો બુદ્ધિશાળી છો કારણ કે નિર્ણય કરે ને બતા આ બરાબર નથી ને આ બરાબર નથી ને આ બરાબર એનામાં બુદ્ધિ હોય ખરો ને વિચાર કરવો આપણું બધું શું છે અને આપડે નિર્ણય કરવા બેસીક ના હો ઘરના નહિ ઘર તો કરવું જ નહીં એટલે અધ્યાત્મા અધિભૂત ને અધ્યાત્મ એટલે ઇન્દ્રિય અધ્યાત્મા અધિભૂત અને હજુ દઈ અધ્યાત્મ એટલે શું અધ્યાત્મ એટલે ઇન્દ્રિયો અધ્યાત્મ ઇન્દ્રિયો અંત લેવાય શું સમજ્યા ઇન્દ્રિયો અંતઃ લેવાય અધ્યાત્મ એટલે ઇન્દ્રિયો અને અંધકરણ એ બધા કામ કરે છે પણ ઉઠો છે બોલો ખસે તો આ શકે કાન શું સંભળી શકે ઇન્દ્રિયો માન બુદ્ધિ ચૂક અહકાર એના અધ્યાત્મ પણ એ અધ્યાત્મ અને અધિભૂત અધિભૂત માં પંચભૂત ઇન્દ્રિયોના બોલકો પેલું ના બોલાય એમાં ભૂત ભાવ આવો જોઈ શું પંચભૂત પંચભૂત નું શું આમાં બન્યું છે એ જોવું શું આ શરીર છે એ ઇન્દ્રિયો અંત કર્ણ પંચભૂત કામ કરે પંચભૂત ન હોય તો ઇન્દ્રિયો અંત શું કામ કરે મારી પાસે પછી ક્યાં ક્યાં છે ઇન્દ્રિયો તો એના કેમ બોલાય પણ પેલાથી ગોળખ ન લેવાય હમ જો ઝાડો પેસાનું સાધનભૂત છે આ પાલીમાં જોવા જાવ આ રચના શરીર ને પ્રભુએ બનાવી છે અધિભૂત કોઈ અધ્યાત્મ અધ્યાત્મ માં ઇન્દ્રિયો ના આવી જાય અને અધિભૂત આખું શરીર આવી જાય નહી આવી જ્યાં છે દિવસ આપણ કરવું હોય તો થઈ જાય એનો અભ્યાસ બોલો ભૂલે નહીં તમારો આવો ને બોલ્યો આવો બેઠા છો એમ નથી લોજા ને ઉંચા કરે તું નોમ શીરો જીવડો આવે સોમ શીરો અને કાચબો પર ઘેર પહોળા થાય કાચબો પર ઘેર પોળા થાય અવસર આવે આપણો ત્યાં સબસંગેલી જાય ઋંડ મુંડ થઈને વેહી જાય મળે નહીં કહે એટલે હું ને હા જો આપણે એમાં નથી એના અધિષ્ઠાતા દેવ છે કાન ના અધિષ્ઠાતા દેવ છે ચામડીના અધિષ્ઠાતા દેવ છે જીભ ના દેવ છે એ દેવ સાથે રહીને આંખમાં કામ કરે અધ્યાત્મ છે હા ઘરની જે છે ને આપણું પોતાનું જ કામ અને છતાં કોઈ વિચાર કરતો જ નથી આ કેમ તંત્ર હાલે છે અને પર નથી જાણતો જાણે છે હું આમ છું કોઈ માલિકો વિચાર નથી કરતો અધ્યાત્મા અધિભૂત અધિદય નથી કોઈ કામ એ કરે પણ આને આશીર્વાદ કરે આના દ્વારા કરે કરે છે આત્મા એટલે ભોગવે છે આત્મા નિયમ એવો કરે ભોગવે ભોગવવાનું સાધન છે એ આ કોઈ સમજતું જ નથી દિવ અધ્યાત્મ અધિભૂત અને અધિદૈવ કરી આપડે માથા નો વાળો કાઢે તો એ ખબર પડી જાય માછી બેસે ત્યાં શેરી ઉપર ખબર પડી જાય ડાયો હોય તો ઉડાડે આને બેઠી ત્યાં આને કેમ ખબર પડી ઈ કોને માછી તો આને બેઠી આવડે હાથ ને હું ત્યાંથી ઉભો થયો એમાં હું એ અધ્યાત્મ બેઠો છો આત્મા એ તર્ક એની સેકન્ડ ખબર પડી મગજ શક્તિ ને જ્ઞાન તંતુ ખબર પડી કે કઈ કોઈ એવું ચાલે છે ઓ તો અહીંયા બેઠી ત્વચા ઇન્દ્રિય છે એ દ્વારા જ્ઞાન તંતુમાં અસર થઈ ખૂબ બેઠું અહીંયા જ બેઠું ખબર ઇન્દ્રી ગામમાં લગી નાખો ઇન્દ્રી માંથી આમ એક ઇન્દ્રી નું આમ તમે માપ કાઢો ને અંદર કેવા માલુમાં આવે તો આ તમારા પંપચર ના એવા કરવાના પણ કું જીવ સમજે છે મને ભગવાન બનાવ્યો હા હાથ ઇન્દ્રિય છે અને આ ત્વચા ઇન્દ્રિય છે ત્વચા ત્વચા નથી આવતી એને તો જ્ઞાનધંદુ યાદી આપી હતી સર એની તરફ કોને ફેજુકશન મારે આવી જણાય સ્ફૂર્તિ આવેલું આવે તમે આવે આવી જાય તરફ ત્યારે આપડે હું કઈ દવા ત્યાં પાછી દઈશ દવા તરફોલું છે અને ઘણું એવું છે એમાં સામાન્ય એમ કેવાય કે કોથળીમાં અવાજ આવે તો આપણે પેશાબ કરવો છે એટલે પેશાબ થયો એમાં જોવાની એને ન ખબર પડે હવે મોટી ઉંમર વાળા જાણીતા શરીર આખું હળવું થઈ જાય આ જાડો જ થાય ત્યાં શરીર માં આવી જાય ક્યાંથી આવી તો બેચેરી થાય અને જો ના થયું એટલે બેચેરીમાં પૂછાય ક્યાંય તરત ને તરત પહો અને પડી છે આખા શરીરમાં પડે ઈ જયારે નીકળવાનું થાય એટલે આખા શરીરમાંથી તરત જ માલિક મનો પણ એનો અભ્યાસ કરવો જોઈએ પોતાના ને પોતાના શરીર માં એ ક્રિયાઓ થયા જ કરે પણ એને કોણ એટલે ઇન્દ્રિયો દ્વારા અંધકરણ દ્વારા ઇન્દ્રિયોના દેવતાઓ દ્વારા ભોગવવું પડે નહીં સારું કામ કે નબળું કામ જીવ ને ભોગવવા કરે આવડા ભગવાન ગોઠવું દે પણ કોઈ વિચારો કરતો નથી સાધવો રોચલા ભાગ માં સાધવો નવા ને બહુ નથી કહેતો નવા પાછો તમારો ધાળે આનશે કોઈ વિચાર જ ન કરે છે અધ્યાત્મ અધિભૂત અધિદૈવ પડે આ જીવને ઓળખવો જોઈએ માલિયા બેઠો બેઠો શું કામ કરે જો કોઈ પોતે પોતાનું તપાસ નીચમાં નીચ ગયો ઓળખતો નથી નીચ માં નીચ ગયો મેં તમને બોખાવી દીધું જો પૈસા મળ્યા હોય તો બઉ કોઈ જોતો નથી અને દેવતા ને રૂપે કરીને જીવ ભોગતા ભણું છે પણ દેવતા ઇન્દ્રિયો પોતાક પણ ભોગતા નથી એ શું કહ્યું હલો જીવ છે આગળ નિરાકતો નથી પણ ઇન્દ્રિયો અંતરિયો સહાય લઈ અને પછી નો અનુભવ કરી શકાય હવે જેને ઇન્દ્રિયો સહાય ના હોય તો ભોગતા કરતા નથી એટલે ભોગવવું ના પડે ને પછી આંધ્રો હોય એટલે બીજા ઇન્દ્રિયો ઇન્દ્રિયો ભોગતા પણ છે જીવ ને આંદ્રો દ્વારે ભોગવે ભોગવે છે એટલે કરતા પોતે કોઈ પણ ક્રિયા દેહ માં ચાલે થાય જીવ આના દ્વારા કરે કરે પોતે પોતે એટલે જન્મ મરણ નો લાશિ નો જ્યાં કોને ઈ ભોગતા અને ઈ ભોગતા પોતે છે ઈ જો આની પાસે સારું કામ કરાવે સારું કરે તો ઈ ધર્મ જાય અને તો જાય જમપુરી મરમથી શબ્દો છે એ દ્વારે ભોગતા ખબર નથી કઈ ન બોલાય હવે જો નથી ખબર રાખતા અને આવડે નઈ એમ કરી બેસી જાવ તો તમે છૂટી જવા છો ઈશ્વર ના કરી તો મૂર્ખ માં મૂર્ખ વાળા દમમાં જાય ને હ મને કઈ ખબર નોડી અહીંયા તમે ગરબડ ગોટા વાળી માણસ ને મનાવો મનાવો મનાતું હશે આપણે બીજાનું કહી નહી અમે ધર્મગુરુ ઓગત ને થઈએ છતરીએ આને કાઈ તો હારો કેમ નથી ભોગવતો ઇન્દ્રિયો એજ કે ભોગવ્યો એમ બહુ દેશ પણ કોણ માને દરે છે રસ્તે ઉપદેશ આવે પણ આવડો ફાંભવા તૈયાર જ નથી એને તો બસ મારો શોખ આનંદ ઇન્દ્રિયો અંદરક્રમ દ્વારા લેવો અને મન દાજ કરવું છે એ કેવાય ગયો પછી ત્યાં રાયું નાખે તો તે કામ કાંઈ ન આવે ત્યાં હું ભૂલી ગયો છે ભોગતા નહીં દ્વાર અને ઈ આ દ્વાર કામ કરે સર એમાં દ્વાર નો વાંક કઈ વાંચવાનું પાણી તમે પીવાનું રાખી મૂકવાનું છે માં રાખો મારી પાસ અને બીજું હોય તો એનું હું થાય પણ એમાં માટી નો હું વાંક બીજા નો હું વાંક લ્યો એમ તમે કઈ પૂછતા નથી બોલો જયારે નિત્યાનંદ સ્વામી આશંકા કરી છે જીવ જે તે સામાન્ય સામાન્ય પણ સર્વ દેહ માં વ્યાપી ને વિશેષપણે હૃદયકાશ માં રહ્યો છે પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેઓ સૂર્ય નો પ્રકાશ જણાય છે કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય યા જે સૂર્ય નો શુદ્ધ પ્રકાશ જણાય છે તેમ એ જીવ ઇન્દ્રિયો અંતરણ ગોલક એ સર્વ વિશે સમાન પણ છે શું કહ્યું રહ્યો છે કાન માં ઓછો રહ્યો છે નથી જીવ બધે ઠે આખા શરીરમાં કપાલમાં કઈ નથી આમ ન અને આંખમાંથી દેખાય ન દેખાય એ તો ઓલિયા છે ને એ ચોખા દેખાડે ઓછ ને દેખાડે છે સૂર્ય રીતે પ્રકાશ માં ન્યૂન અધિક પણ જણાય છે જીવ ઇન્દ્રિયો છે જુઓ નેત્ર માં જે હું તેજ જણાય છે તે હું નાક કાન કોઈ દિવસ જણાય છે નથી જણાતું અને ચાર અંતરણ નું સ્વચ્છપણું છે તમારી વાત નથી આ તો કઉ છુ આમ તો દાંત કાઢવાય કોણ હમ દે શકાય આખ કરતા વધારે એમાં આવ્યો તો મન થી જોવા માં નહી રહ્યો આખત નેત્ર દેખાય છે એટલે એનું જોવાનું સાધન તો નેત્ર હોય એમાં વધારે દેખાય મન સ્વ છે વધારે દેખાવું મારવો છે આનું રક્ષણ કરવું છે આખ સંકલ્પ કરે જો કરે મન કરે એના કરતા સુખ વધારે સ્વચ્છ છે અંત વધારે સ્વચ્છ છે કોઈને કેવું પડે આગળ કોમને આપણું જરા અપમાન જેવું કરે આમ થઇ જાય કે ન થઈ જાય માર્યું આ અભ્યાસ માં એમને આપડે વાતો કરીએ ન બે તું તે રીતે અભ્યાસ કરે અભ્યાસ એટલે સાંભળવાનો નહી હો આખું બીજું અધ્યાત્મ વસ્તુ છે એ આ તમારા બહેન ની બેઠી આવતી હશે માલિમાં અંધકરણ નું વિશેષ લક્ષ ભણવું છે પેલા બોલો ને તાપણ કરનારા બોલો હા તમે તો બધું ખબર પડી ગયું હોય ને આ બધી સમજાવી આ કેટલી આપણા મોદી સમજાવી ખોટું હા પૂછો તમે નારાયણ બોલે ઘરે ઘરે ભગવાન ને સમજાવો તમને હું બીજું સમજાવશે ભગવાન કોણ કરે કોણ કરે જ મારે તો આ સાધુ ને બઉ કઉા ઉગડા બદલાય ભાઈ હવે આનો અભ્યાસ નો કરે તો એ તો ખોજ માં તમારે શું ખોજ મારે તો અમારે આવા ક્યાં જાવ પછી અમારે થોડું કઈ જીજ્ઞા હોય તો તમારે તો હું છોકરા છે એ તો તમે બરાબર છે પણ તમારે એક બાદ હજુ નથી આવડા નથી ખોવાઈ ગયો હા અને હવે પાછું હાલે છે ને બે બાબડે અભ્યાસ કરે અને એ એમ માને આપણને હું જાતું નથી એમ જાણે અભ્યાસ કરે તો ભગવાન બુદ્ધિ દાય દયા હશે એને બુદ્ધિ આપે પણ અભ્યાસ કરે તો આપે ને આગળ આપે તો સમાન બને રહ્યો છે હૃદય માં શા માટે ગયો ત્યાં એનો પ્રકાશ વધારે બંધારણ થઈ ગયું થઈ ગયો લે અમને કામ આવનાર હે હા સલામ અલયકમ અલહીમ મર